સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મતપંથવાળે લાખ લાખ યોજનના કુવા ગાળ્યા છે તે નીકળાય જ નહીં તે શું તો જુઓ ને કુળા માર્ગીવાળે વટલવું ને વેભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે તે શું શાસ્ત્રોનો મત છે ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા એ પણ શાસ્ત્રોનો મત નહીં ને શક્તિ પંથવાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુક્તિ માની છે તે શું તો પિત્વા પિત્વા પુનઃ પિત્વા પિત્વા પતનથી ભૂતલે ઉત્થાએ ચ પુનઃ પિત્વા પુનર્જન્મ ન એ શ્લોક બોલીને કહ્યું છે એ શાસ્ત્રનો સનાતન મત નહીં ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન જ નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું તે તો જેમ છોકરાનું નાળ કરતા ગળું કાપી નાખ્યું તેમ થયું ને તેને તો જેમ એકડા વિનાનાના મીંડા ને પુત્ર વિનાનું પારણું ને જીવ વિનાની કાયા ને મણમાં આઠ પાંશેની ભૂલ એમ છે અને આ જગતમાં મોટા ગુરુ કહેવાય છે પણ તેના પાપ તો મુખ કહેવાય નહીં અને ભક્તિનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહીં તે શું તો માં બેન ને દીકરી તેની ગમ જ એવા પશુના ધર્મ પાળે છે એમ કઈને વળી બોલ્યા જે મત માત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી એ તો મૂળમાંથી જ બગડેલા છે એમ કહીને કહ્યું જે મૂળદ્વાર છે તે નાનો હોય ત્યારે કાંઈ ચોખ્ખો હશે ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ એ તો મૂળમાંથી જ બગડેલો છે ત્યારે સ્વામી બોલ્યા જે વાત તો નિરંતર કરીએ છે પણ આજ તો ટીકા કરી છે ત્યારે સૌએ કહ્યું જે આવું તો સમજાતું જ નહોતું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વામીએ કલ્યાણભાઈએ આગળ વાત કરી જે આજ સત્સંગનો મહિમા તો મુખ કહેવાય નહીં ને જો કહીએ તો માન્યામાં આવે નહીં ત્યારે કલ્યાણભાઈએ કહ્યું જે સત્સંગનો મહિમા તો બહુ છે ત્યારે બોલ્યા જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતા તો આ સત્સંગીના છોકરા સામું જોઈએ છે ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય કેમ તે મહારાજે વચનામર્તમાં કહ્યું છે જે હું મારા મહિમાના પારને પામતો નથી તો બીજા તો પામશે જ કેમ એમ કહીને બોલ્યા જે મદભયાત વાત ઇવાતો એમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યજ્ઞિ મૃત્યુશ્ચરતી મદભયાત એ શ્લોક બોલીને કહ્યું જે બળ તો બહુ દેખાડ્યું પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું છે એમ જાણતા એ શ્લોક કોઈના બળનો જણાય છે પણ પોતાના બળનો નહીં એમ કહીને વળી બોલ્યા જે આજ તો સત્સંગમાં ડોશિયું હશે તે પણ હજારો જીવનું કલ્યાણ કરશે તો બીજાની તો શી વાત કેવી એવી રીતે બહુ વાત કરીને નાહવા ઉઠ્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક ભક્ત સામૂહ જોઈને વાત કરી જે ભગવાનને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે હવે મુમુક્ષના કર્મ ફૂટ્યા એમ કહીને બોલ્યા જે આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને આવે તો દેશ કાળે કરીને ભેગું રહેવાય કે ન જ રહેવાય પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખો તો એક પળ માત્ર નોખા જ નથી એમ જાણવું એમ કહીને વળી બોલ્યા આજે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થતી ને મહારાજને ત્રણેય અવસ્થામાં દેખતા તો ત્રણ ઘર કર્યા પણ પોતાની મેળે નીકળાણું નહીં પણ જ્યારે ગોપાલનંદ સ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું એઓ આ લોક છે તે સારું તો મહારાજ ને અનંત મુક્ત સહિત પધાર્યા છે માટે સમાગમ કરી લેવો જેથી મહારાજની સેવામાં રહેવાય એમ કહીને બોલ્યા કઠણ વચન કહું છું રે કડવા કાંકચરૂપ દર્દીને ગોળી દઉં છું રે સુખ થવા અનુપ ખરે મને જે જેને ખાવશે રે આવું જે ઔષધ રોગ તેનો જાવશે રે સુખી થશે સદ્ય એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ મહારાજે મને કહ્યું છે કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટયું લાવીએ ત્યારે મેં કહ્યું છે કાળ પાડશોમાં ટૂંટયું લાવજો ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે બેની ના પાડીએ નહીં ત્યારે મેં કહ્યું મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય પણ મરજી વિના તો કહેવાય જ નહીં ને વડી બોલ્યા જે એક દિવસ મેં મહારાજને કહ્યું જે તમારા ઘરમાં અંધારું કેમ છે જે ખેડૂત કામી કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે ને ખેડૂત ભૂખે મરે છે તે દિવસથી મહારાજની દૃષ્ટિ થઈ છે જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંઘું થાય છે ને તે દિવસથી ખાવા મળે છે તે જુઓને રૂના ડૂંચા લઈ જાય છે ને બે કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે એવું કર્યું છે પણ પ્રભુ ભજવા નવરા થતા નથી અરે આપણે આવું ક્યાં હતું ને હજી રાત્રિ પ્રલેશ સુધી થશે પણ રઘુવીરજી મહારાજે ચાર મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવ્યું એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં એવો માયાનો મોં છે એમ કહીને વળી બોલ્યા અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા પણ કેટલાકને તો ગમ જ નહીં સ્વામી શું કહે છે અને શું થાય છે ને આપણે તો સોંપવો જ પડતો નથી એમ કહીને બોલ્યા ક્યાં બાળપણાની રમત ક્યાં પામો સીધુંનો મત એ વાતની ખબર જ નથી જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા એથી શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાત્યાન સ્વામીની વાતો તેમાં મહારાજના સૌરોપરી નિશ્ચય તથા મહિમાનું મુખ્યપણું કહ્યું એ નામે ત્રીજું પ્રકરણ સમાપ્ત